શાસ્ત્રીજી મહારાજ પ્રવચન બે હજાર ચાલીસ ના જેટ શુક્રવાર તારીખ પંદર છ છે પંચાવન સાતમું મક્રમ ચાલુ ભાગવત ના પ્રથમ સ્વંદિ કથા કરાવતા હતા તેમાં જન્મા દસ એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા देवता रूपये त्रिकाल से समझे तथा सदा निरस्तम कहता તેને કરીને ટાળ્યું છે એ માયા સરદરૂપ કપટ સ્વરૂપ છે મનુષ્ય રૂપ ભગવાન જાણવું તેને કરીને ભગવાન તેને તત્વે કરીને ભગવાન ને કહેવાય અને એ જ પ્રત્યક્ષ ભગવાન ને તે મારીક દ્રષ્ટિ કરીને જુએ છે અને જયારે ભગવાન ના એકાંતિક સાધુ ના વતન ને વિશે વિશ્વાસ લાવી નિષ્કપટ ભાવે કરીને ભગવાન ચરણ કમળ ભજે છે ત્યારે એની માલિક દ્રષ્ટિ મટે છે તે પછી એને અને એ ભગવાન વિશે જે બાળક યુવાન વૃદ્ધ પણ દેખાય છે તથા જન્મ મરણ પણ દેખાય છે જેમ નટ વિદ્યા વાળો જેમ નટ વિદ્યા વાળો હોય તે શી ને આકાશમાં ઇન્દ્ર શત્રુ અસુર ના યો તે સાથે વધવા જાય છે પછી કટકા થઈને હેઠળ પડે અને જાણતો હોય તે તો એમ જાણે પણ નથી જેવો છે તેવો ને તેવો છે શ્રી કૃષ્ણ ભગવાન દેહ મૂટ્યો ત્યારે એ ભગવાન પત્નીઓ જે રૂકમી હાદી હતી તે ભગવાન ના દેહ ને લઈને ભરી મરી જયારે અજ્ઞાની હતા તેને તો એમ જાણ્યું છે એ હવે નાશ થઈ ગયા અને જે જ્ઞાની હતા તેને તો એમ જાણું અહીં થઈ જી કૃષ્ણ માનુષી તનુમા શ્રીમ પરમ ભાવ મજાન મમ ભૂત મહેશ્વરમ માટે મૂર્ખ હોય તે જો ભગવાન ને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે जो समझे तो बिजा आकार न होत्यंतिक प्रलय श्रुति कहता ત્યારે જોયું તો ભગવાન પુરુષે આત્મભૂત વીર્ય માં દીર્યવાન એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેને માયા વીર્ય ને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા ये ये रहे भगवान थे रहे पगवानूपे थे तत्व माया बीजा तत्व पुरुषोत्तम भगवान प्रवेश प्रकाश करीन करते विराजमान रहे અને જેને વિશેનો પ્રકાશ પ્રગટ કરે છે કાળો વર્ણન તેને ટાળી પોતે પોતાના ગુણ ને પ્રકાશ કરે છે તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશ માં સર્વે તારા ચંદ્ર માઇ જાય છે ते एक सूर्य करोखा नि अधिक जना दरवत जनातु साकरी पेटे र... पे त्याग समझो नहीं जैसे मूर्ति दिखी हो भक्ति करी कृतक न समझ समझे ते भगवान रिते तो जी दृढ़ प्रतीक प्रलय थे खा प्रकाश, प्रकाश युक्त दृढ़ मती हो आता समझी सकेमय दिव्य मूर्ति भगवान सहित थका मनुष्य जेवा मर्म भगवान नक्षरधाम સ્વરૂપે સ્વરૂપ ને જાણ્યા તેને તત્વે કરી ને ભગવાન ને જાણ્યા કહેવાય અને તેને માયા ની નિવૃત્તિ થઈ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને તેને એકાંતિક ભક્ત કહીએ प्रत्यक्ष भगवान अवरुक वर्ताई जाए तो कल्याण थे भगवान ने जाने संशय होने जो रहता नैष्ठिक ब्रह्मचारी महात्यागीय तो कल्याण निश्चय पड़ी होने पोजो मे अलिंग शास्त्र क्यू श्रवन थी वार्ता कोई तक सा પરિપક્વ નિષ્ઠા જાણવી અને એવી રીતે શ્રીજી મહારાજ ને પોતાના એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજન ની શિક્ષા ને અર્થે પોતાના સ્વરૂપ ની જે અનન્ય નિષ્ઠા સંબંધી વાર્તા કરે તેને સાંભળી આજે ભ્રીષ્મ સ્તુતિ નો જેમ શ્લોક આવ્યો રિષ્ઠિત એ મહારાજ તારતમ કરી તમામ પ્રવેશ કરી ને રહ્યા છે અને છતાંય તેના ભાવ એને નથી લોપી શકતા ભગવાન નો એના ભાવ ધરાય જાય છે પણ એના ભાવ થી ભગવાન નો ભાવ નો શ્લોક નથી થતો ભગવત ભાવ અને આવી ગયું તો કલ્યાણ થાય બ્રહ્મચારી હોય કે મહાતારી હોય તો પણ એને એ પ્રાપ્તિ ન થાય એ આમ જોય તો પણ કાઢવી બહુ મુશ્કેલ છે આખું વચન અમૃત માં છે આ જગત માં છે ને એની ઉપર ભગવાન તેજ જ રૂપ છે સાકાર નથી સાકાર તો બને જ ભગવાન સાકાર નથી એ બને જ આ ગવાઈ રહ્યું જગત આખા પણ શાસ્ત્ર એમ કે કે ભગવાન સદા સાકાર જ સહસ્ત્રિર આ વેદના જ મંત્રો એ ભગવાન કઈ નતું ત્યારે એ અને એના મુક્તો બે જતા દેહ ના કમ મહિમા નષ્ટ્ર પૂર્વે સાધ્યા સંત દેવા યત્ર પૂર્વે જે છે એ જગત કલ્યાણ ને અર્થે આ બ્રહ્માંડ માં આવે છે પછી એને જગત ના જીવો આ ભગવાન નો હોય ભગવાન તો માયા આકાર નો હોય એનો એટલે મૂળ ભગવાન માં એ આકાર જ નથી એમ કરીને એનો છેદ ઉદાડે છે એટલા માટે ગીતા એ દ્રઢીકરણ કરે છે કે મને જો માયુક જાણશે તો એ માયુક જ રહેવાનો શું શ્લોક ખુલાઈ જાય મારા જન્મ એ દિવ્ય છે એ માયુક નથી હવે એને આ લોકો માલિક ઠરાવે કે આ સગુન થઈ ગયા એટલે માયા આવી ગયા અને ઉલા નિર્ગુણ છે એને ભૂલવામાં બહુ પહેલું છે એટલે એને વ્યાખ્યાન માં છે પછી પરસ્પર વિરોધ આવે એને એ લોકો સમજતા નથી અને એમાં મૂળ જે શંકરાચાર્ય છે એના શબ્દો નથી એ તો પછી આ પાછલા ને શંકરાચાર્ય જેટલી તો બુદ્ધિ હોય ને અને વિવુધતા ના ગભ લિપિ લખવામાં એલી અગિયાર અને જગત પાછું એને માને એટલે એ જરૂર એવી રીતે વર્ણન કરે ભાઈ આપી આવડી મસ્ત બીજો કઈ ન જવું મેં પાછા અહીંયા લઈ જાય પણ પેલા શોક થી જ એવું પડી એટલે એને તો શોક શબ્દ નથી પણ એને મેળવી દીધા વાત કરી નઈ પ્રભુ છે એ સાકાર માને જ અને પાછા એ જે પરબ્રહ છે એ અહી આવે એટલે માયા અડતી હવે આ નટ વિદ્યા વાળો છે એ મળી જાય તે પાછો આવે એમાં એટલી તો કળા રહી છે ભગવાન એ અહીંયા આવે એટલે મારીક થઈ જાય એમાં નટ વિદ્યા વાળા નો તો અદભુત ખેલ છે તો અત્યારે અહીં જ્યાં છે ને હમણાં જ્યાં છાપા આવ્યું દક્ષિણ માં પણ એ ગરીબ માં થાય દેખતા મળી ગયો અને પાછો બાવી નાખ્યો અને પાછો આવીને ઉભો રહી કેવું છે એમ કે આટલું તો માણુસ કરી જાય એની કલા ને કોઈ જાણતો નથી ભગવાન સાકાંડ નો હોય જે અહીંયા આવે એની દુઃખ છે ભગવાન એની વાત છે આખું વચના વ્રત એ તમે વચમાં ધ્યાન નથી કોઈ પણ એ શબ્દો એવા આવ્યા છે ભગવાન સમજાવેલ છે ભગવાન ને મારા એટલે દોષરૂપ હોય મારા આપડે દોષરૂપ એટલે એવું રહી દોષરૂપ એટલે એનું જગત માં બહુ થઈ ગયું છે એટલે આપણે જાજુ ન કઈ દુષ્મ સ્તુતિ માં તો એ તો તટસ્થ છે ભીષ્મ આ શ્રી કૃષ્ણ છે આખું એમ જ કરે માટી મહારાજ કે અમારા આશ્રિતો એનો જે મહેમાન એનો જે નિશ્ચય એ કોઈ ફરવા ન દેસુ એમ ભરામણા કરે ભાઈ વાંચી ગયા પણ વચમાં શબ્દો આવતા જાય મારે વિચાર હતો મેં કઈ ખરેખર કઈ વાંચતા બરાબર યાદ છે ને સમજાઈ ગયો ને આ મૂળ શંકરાચાર્ય જેના જે શંકર ભાષ્ય અથવા પુસ્તકો એના પોતાના એમાં અત્યારના પંડિતો લખે એવું ના હોય કોઈ ન હોય ના રે એની સ્તુતિ હોય હોય અત્યારે આને ઉડાડો આને ઉડાડો એટલે જોઈ રીત કઈ નથી પંડિતો બધા હોય છે છાપી છાપી બહાર પડે માણસ થી જરા એટલે એ બિચારા વાંચે અને એમાં કઈ જાય એમાં તમારો કઈ જાય એમાં જેને જેવા જાણવા છે એ એક બાજુ પડી ગઈ છે સમજાવું નથી વાંચી ગયા સાધુ ના તો હોશિયારી હોય ને એટલે બધું જાણતા હોય આખું મજરા તત્વ ને સમજાવનારું અને એ વસ્તુ પાછી ઉપનિષદ વિરોધ ના કરે ગીતા વિરોધ ના કરે બ્રહ્મસૂત્ર વિરોધ ના કરે એ પ્રસ્થાન દ્રવ્ય છે એ પ્રસ્થાન શંકરાચાર્ય જે માને રામાનુજી એ માને વલ્લભે માને પછી બીજા આચાર્ય જ્યાં એને જરા ઓછી બનતી ઓછી બંધી કરી નાખી આવડા એને બરાબર માને અને એ સૌ કઈક અમારો દ્રષ્ટિકોણ આયા છે કોઈ લોકો અમારો દ્રષ્ટિકોણ આયા છે પણ મૂળ તત્વ ને કેનારા બધા ખરા અને પાછળ થી આ બધું પાછી વૃત્તિ ભગવાન કેવા હોય એ ખબર નથી લખી ગીતા ના માં એક છે માં જે પ્રભુ નિરાકારી બને છે સાકારી હવે સમસલોકી કરવી છે પણ આમ એ શ્લોક્યો કઈ નરે શ્લોક વાંચો એમાં નિરાકાર શબ્દ નો વાણીમાં મેળવી અને આ ખેતી અત્યારે સમય છે બધો આધાર જ આવે વરસાદ ઉપર ખરો ને ખેતી ઉપર ખરો ખેતી બહુહારી કરી વરસાદ બહુહારો કર્યો પણ એટલે ખેતી હારું કરી દે હા એમાં નિષ્ઠા છે બિયારણ છે એ બિયારણ ને કોઈ દબાશે નહી ખેતી હારી આપણે આ દાદાચર શું આખું ઉપનિષદ છે એની પાછળ તદ્દ્રમચર્ય મેદ અનશન થી આ ચે તદ બ્રહ્મચર્ય મેદ જ્ઞીધી આ ચક્ષ અધ્યાય સુધી આચક બધે બ્રહ્મચર્ય ભાર મૂ પાછળ બ્રહ્મ ની નિષ્ઠા એ પછી બ્રહ્મચર્ય નું વસાન કર્યું આ બધા ગુણ મેળવા પછી આ વસ્તુ ને નો સમજો ને ત્યાં શાસ્ત્રિ સમોરતા આવશે કૂતળા કરશે દારા ના જો કપાસ ની જોડશે એને ભગવાન ને શું ખબર કે ભાઈ માતાજી ના ગરબા એટલે ગરબામાં શંકર ના પત્ની છે અને ભગવાન ના અનન્ય ભક્ત છે એ નબો વ્યવહાર કોઈ માગતા હોય કોઈ દીએ પણ આ રસીલા માણસો એને આ રાગ છે એટલે એટલા લડાતા હોય ખોવાઈ ગયું છે આપડે એટલે એ જાણે કે બ્રાહ્મણ છે ને અને વ્યાસ કહેવાય વ્યાસ કહેવાય ન કહેવાય ખબર છે સમજવા માટે આ નિષ્ઠા જળાઈમાં નહીં નિષ્ઠામાં ઈ કોણ છે એની હામી દ્રષ્ટિ રાખી છે એને આ આસન ઘટે કે ન ઘટે એને આવી રીતે ઘટે ન ઘટે આજે અને એનો કોઈ નો વાંક નથી હજી આ દુનિયા હો ને હવામાં બેઠા છે આમ કાતા છે ભણવા હવે ને જ્ઞાન આવી ગયું ખબર છે આ ધ્યાન રાખવું પડે ત્યાંનું તેલ લેવાય નઈ ગાંઠિયા કરવાથી મળી જાય ના તેલ જાતના આમાં આપડે વિદ્યા થોડીક ભણે ને તો ઉફાણ આવી જાય હું હવે ભણું છું કરવું છે ને એ બધું ભયું રહે છે ઉફાણ આવી જાય આવે કે ના આવે લઘુ કામ શીખવી તો પડે કેવા કઈ ના આવે શીખવી જ પડે એમાં તરફ ધ્યાન દઈ જાય આપડે ભણીએ છીએ આપડે શું થઈ ગયું આ સેવા ન થાય કારણ કે તમારે પાઠ કરવો હોય ને મળી જાય વધુ એટલે આ જે નિષ્ઠા વસ્તુ છે એને ધર્મ થાય ભાઈ એ સ્વતંત્ર નથી અને એને માયા જ શકતી નથી એ સગુણ ને નિર્ગુણ ના ભેદપાવો એમાં પડતા હશે ભગવાન ના સ્વરૂપ એની માયા માં હોય એની ઈચ્છા થી માયાનો અંચો ઓડી લે એની તો લીધો લે માનુષ્ય પણ અંચો એને લાગી જાય છે એટલે આ સગુણ નિર્ગુણ ને સાકાર નિરાકાર એની આ માથા આપણે સાકાર કઈ કઈ આમ જેવું કઈ શકું નથી એમ બંચો કરી કાચા છે કાચો અહીંયા રડવું જોઈએ ને એટલા તૂટલા રડો છો રડવું આવતો મારી બોત અને સગુણ છે તો એ વિષ્ણુ પિતા બોલે મારા માં નિષ્ઠા રહો ધ્યાન તપાસ કરો ને બધા શ્લોકો સાર છે બદલાવી બદલાવી ને ને કોઈ પણ અડુ શકતું નથી આખું મજા આવડત દે છે આજવા દેવું અનો બધી હોય અમદાવાદ ના બાકી ક્ષેત્રે બાકીના બીજા ગરડા પ્રકરણ બીજા ખર્ચવાનું પ્રકરણ બધા પૂરા થઈ ગયા